એવું લઈ ને આવ્યો સાહેબ મળવું પડે મા બાપ નો દોષ સાહેબ મા બાપ નો જશે પણ અમે પતિ પતિ ના બાજીએ એ તો અમારા હાથ ની વાત છે ભગવાન એવા જન્મ નથી એના હાથ વાત નથી ત્યારે ખબર પડે ભારત શક્તિ નું જગત બહુ છોકરાનો દોષ છે છોકરો છે પોતાને આવું સમજવાનું છે પોતાને દુનિયા સમજાવે એ હિસાબ તો એનો બગડે પણ આપણે મનમાં એવું કે તમે મારી રીતે આ દેખાય એક તો સમજવાડી છે જે જલ્દી પ્રોબ્લેમ છે આ સાદા તરીકે હું કે હું સમજું ને વિચારું કે મારે તમારે પસંદ કે ભારત ભોગવે છે તો ઈછો તો ચક્કર એ તો બંધ કરી શકું જે રીતે મારે સુખ થાય તમારા વાસ્તે હાથીમાં છે હું જો ઈચ્છું કે બાળક મારા નથી ને બંને સમજણ તો ઘટી કસાય કસાઈ તો શું બે ભાન પણ થયા ક્રિયાઓ થવી એમને કસાય મારે બધું થાય સમજણ તો હોય બધા આ ખોટું થઈ રહ્યું છે આપણા જે કોર્ટમાં ન્યાયાધીશ એને કરતા વધારે ન્યાયાધીશ બધા હજાર બરોબર કોર્ટમાં ન્યાય પહેરેલા હોય છે આ પહેર્યા કર પછી છોકરો મોટો થાય પછી પપ્પા ને હાથમાં લેતો હશે ને એટલે હું ઘણા ઘણા ઘણા પપ્પા ના કરી છોકરા દાખલો શું આપું કુતરો કુત્રી હોય તો કૂતરો કુતરી બઉ પેલા કુરકરિયા ધીમે ધીમે બસવાની કુતરી ના તરફેટ થઈ જાય બધું હા બધા બધા કુરકરિયા એક વાગે બચ્ચું ભર એકેગે બચ્ચી વર પેલા દાગ્યા નથી થશે પણ આપણે એને દુઃખ ના હારું ઘણી ગુણ આપણા ભાવ છે એની જો સરખામણી કરીએ મને આમ કર્યું એને મને આમ કહ્યું એટલે મેં એના આમ કે સ્ત્રી છું એ તો સ્ત્રી છે ના હોય ને તો ઘર બે કારણ કે નોંધ રાખે છે કે આ અમુક સાહેબ મને આમ મારે અપમાન કર્યું છે કારણ વિગતવાર થઈ છે बड़ी नोन करो राखे तो सबड़ी कहवा नबड़ी के नोंदी राखे तो सबड़ी कहवा नबड़ी के नोध राखे तो नोध राखे तो सबड़ी कहवा सबड़ी बड़वा नबी न कहवा नबड़ी, नबड़ी न कहवा આ છોકરા ઉઠમ છે એક જ અવતા આ પુરુષો એકઠા નિર્માણમાં જવાનું થાય દશા થાય ના ના નારી જા ને નબળી તો ખરી જ ને એ ના હોય તમારે ઘર વે કેવું થાય છે હા એ તો ખરું એ ના હોય ને એ તો તમારે કરોડ રૂપિયા લઈને રહેતા હોય તો તમારે નોકર નારી એટલે નારીનો બહુ ઉપકાર માનવો જ પડે છે મારે દાદા ભગવાન ને દર્શન કરવા આવવાનું હતું અરુણભાઈ ના ત્યાં ત્યારે એ પેહલા મને रात्र विचाराय सम्य दर्शन सम्यक ज्ञान मेरी सकते मार दादा ने जय सू आई कप गया शनिवार सपनु आपना दादा भगवान अरुण भाई दर्शन कर दादा भगवान ने અને દર્શન થયા દાદા ભગવાન ના એ દર્શન ખુલી ગઈ આવું આવું આવું સપનું આવ્યું એમ કે બઉ સારું કેવાય સારું કેવાય દર્શન છોડી અને ભાવ થવો લોકો બોલે ખરા પણ ભાવ થવો એ બઉ મુશ્કેલી કુંડુ વિશે પણ આ ભાવ થવો એ બઉ જુદી વસ્તુ જેમને ભાવ થયો એ સારી વસ્તુ એ ભાવ થયો દાદા ના દર્શન થયું એ થોડું અહીંયા આગળ આવે તો આપણે સંકિત દર્શન થઈ જાય એમ જે માગે થઈ જાય બેન કે છે કે અહીંયા બધા આપણા દર્શન બધા અહિયાં આવે છે આપણા દર્શન માટે આપણા બધા મહાત્માઓ છે એ બધા બધું છે પણ પરિવર્તન ના આવે પરિવર્તન ના આવે તો પછી પરિવર્તન આવે છે પરિવર્તન ના આવે તો પરિવર્તન દેખાતું નથી એમને પરિવર્તન દેખાતું નથી તમને એમ થયું પરિવર્તન કેવું અબરાબ બેય સવાલ કર્યો કે એક બેન આપરે પાસે જે આવતા હતા સંપૂર્ણ ભક્તિ સંપૂર્ણ શ્રદ્ધા અને એ મોહવા છતાં પણ એમાં પરિવર્તન કેમ ન આવ્યું પરિવર્તન એમને ન આવ્યું પરિવર્તન ન આવ્યું આપને જે ઈચ્છા હતા કે બાળેશની આપ એટલે એ તો ઈચ્છા દી બાળો ખાના લેવું બાળો માટેનો જે તમારે હોય કે તમને જે ખાસ બાળો એ જડી જોડેને જલ્દી કરવા ઉદય ભગવાન ઉદય ભગવસાય શાંતિ ના થાય તો સાચી વાત આત્મધર્મ કોને કહેવાય ભગવિ ના થાય ભગવસાય અશાંતિ ના થાય એ આત્મ જ્ઞાન કહેવાય સમય દર્શન મને આપી દે એમ ધર્મ કેવાય શું કપાય કપાય ભાવ બંધ થાય ભાવ બંધ થાય ભાવ તો ખુલ્લા રે પછી ઘઉં કપાય એ બધું ઠીક ચાવે ભારા નીકળે દાંતી રે નાની કુરી વાણી થી સાંભળવાથી વાપરતી ચાંદતી બહુ રે હા જો આસે ધ્યાન દાળ કહ્યું તો તું કશું કમેલ નથી કમાયું નથી વસ્તી કરો કેટલાય હતા કેમ નથી વાંચે ખરા બધા પણ મોક્ષ સંબંધ નથી આચાર ને મોક્ષ ને બિલકુલ ધ્યાન ને મોક્ષ ને સંબંધ આ ત્રધાન ધર્મધ્યાન ભેગું થયું હોય તો મનુષ્યમાં આવવાનું છે એટલું ધર્મ ધ્યાન ફરી જેવી ગતિવું છે અને એટલે જ્ઞાન ને ધર્મ જ્ઞાન હોય તો મૌ્ય સાચી વાત દીકરા બાકી નહી રાખી દ જ્ઞાન કર્મ ને ભક્તિ નો યોગ જ્ઞાન કર્મ ને ભક્તિ નો યોગ કઈ દશામાં આપડે હોઈએ તો એ થાય કેવી રીતે થાય જ્ઞાન કર્મ ભક્તિ યોગ થઈ શકે જ નહીં પછી પુત્ર ને ની ની થઈ શકે જ નહી મનમાં માની દે છે કે આવો આમ થઈ જશે આમ થઈ જાય ના ત એક સતુષ ને શોધીને અત્યારે વસ્તુ જ્યા પછી મોક્ષ ના બદમારી દે છે કે નીચે ને જયારે આત્મા નો ઉપયોગ નિશિન જયારે આત્માનો ઉદ્યોગ છે धर्म क्या आप, आप, आप एम कहो कि धर्म परिणाम पा क्यों कहवा भय न लगे तो परिणाम पा कहवा कोई मार्ग हो મોટા મોટા મીનીંગલેસ ને જીવન જ મીનીંગ લેસ છે એ ધર્મ જ કેવાય આપડે ધર્મ ખાઈએ એટલે માનીયે એટલા જ બાકી ધર્મ તો ધર્મ થઈને પરિણામ પાબો છે પરમ પરિણામ પાવો જોઈએ ચિંતા વખત ના જાય પણ ભય તો જવો ને તો આખો દાડો આમ થિંજ તે રાતે આમ થઈ જશે રાતે હવે ના આવ્યો હોય અખડે છે ગાડી પડી ગયો છે તરફડાટ મત સંપૂર્ણ સ્વતંત્ર બનાવે છે જાનવરો ને ભાઈ ન હોય માણસો હોય એની જરૂરિયાત અને આ તો બિન જરૂરિયાત કલ્પનાઓથી આખો દર તરફે છે બાર વાગે એક વાગે ના આવ્યો હોય ચિંતા તો થાય ને ભાઈ તો લાગે ના પૈલા વેલો આવે ના ના ના ના આવે પણ લાગે તો ખરું ને થાય ને એવું રામી પેલા છોકરો પોતાને આવો વિકલ્પ જ ના કલયુગમાં વિચારો રીતે આવું પ્રમાણ થી વધારે હોય હા છોકરો મરી જાય જોડે જતી હોય એ માતા છોકરો મરી જાય ને જોડે જતી હોય માતા બીજી સાથી જવું હોય તો જવાનું દાદા એટલી બધી માલકીનો દાવો ના હોવો જે માલકી પણ હેડ હોય હડ હોય છે बबला कर मन तू ना थोड़ी काम के थोड़ी का હોય પણ પ્રમાણ થી કપર કાબી કાળજી રાખે છોકરા ના રાખે કપડકાબી ને કાળજી રાખે છોકરા ના રાખે રાખે પણ તે કપડકા લઈને થઈ જાય છે એવું છોકરા ને એની જગ્યાએ કપડકા પ્રમાણ ફી હોય તો વાંધો નહી પ્રમાણ થી બહાર હોય તો મુશ્કેલી પ્રમાણ પ્રમાણ અમુક પ્રમાણ છે મમતા પ્રમાણ હોય બેન એમ કે છે કે છોકરો એના પર ઉભો થાય તો માને એમ થાય કે આ છોકરો એના પર ઉભો પડી જશે એટલે કોઈ નથી પણ એ પરિસ્થિતિ હોય એ પ્રમાણે થાય ને એમ કે છે માણે થતું નથી બુદ્ધિમાં થાય તું બુદ્ધિમાં બે આજે કે એમ જોજે તું આહી બેઠી છે તું પરસુભાઈ મહી બેઠી હો તો જોવે તો જોવે એનું દુઃખ થાય ને રાજા હા જોવે એનું દુઃખ ને એ સુ હોય થી દુઃખ થાય ને નથી જોયે આપડે આત્મા છે જોયલી વસ્તુ નથી જોયી કરી એ આપડે આત્મા છે જોવા થી જો દુઃખ હોય तो तो तो भी नती पर काजी तो ले भी जो ने, ने भाई तो नहीं छोकरो छोक जवो छोको विश्व आगे पता है પોતાનો જ છોકરો હોય પોતાનો પોતાનો તો ખરો જ ને પોતે જન્મ આપ્યો એટલે એનો છોકરો ખરો જ ને છતાં જતા નથી હતી કે વાત સાચ છે તો હજી ના અમદાવાદ ગયા ખીજડી ખાઈ છે છોકરો ગયો હા છે તો હજી અમદાવાદ શું અગઈ હતી તે સાચી વાત ડ્રામા ની ડ્રામા ની પિંગળા ને કઈ કઈ હાર મારી ગયા તો નાટક થાય ને આપડે કઈ હારી ગયા ચપ્પલ ઉપાડે के तो, तो करेव पे करे पे पाए फै फै पड़व કારણ કે મારા મારા માટે વાત રહી જશે ને હું દાદી કરવાનું અમારું વાત નથી કરશે એમ કે આગળ બધી લખે છે दारनाथ जी थे पुस्तकु मवीरे कहू करे पड़वा करे पे सामने હવે શું કેવા માંગે છે તો કે બીજો કોઈ માણસ છે એ આપણને દુઃખી થવા દે એવી એ આપણને તો દુઃખી ના થવા ને આપડે દુઃખી થતા પણ કોઈ માણસ આપણને દુઃખી ના થવા દે ને એટલે એવું કહેવામાં આવે છે એટલે એવું ના પાડી છે ભગવાને એમ ભગવાન ના પાડી જ નથી तो मेरे दादा होलविए मार ओलव दाझी क्या कर फल से खोटू भगवान મેા એ પોતાના કર્મ ના ફર્શ જાય જ પણ હું એમને સારા મારી ફરજ શું છે કે મારે એમને ઓલવા જોઈએ મારે પમાડ્યું કે ભાઈ પામે પણ ભલે બળતા હોય ગુનો છે હા ભલે બળતાવાનું નહીં જોઈ રહેવાનું મારે તો ઠારવા જોઈએ મારે તો કઈ કરવું જોઈએ ને હું બઉ હું જોતો હું મારે કઈ કરવું જોઈએ આવું કર્યું છે પણ અચુપ તો અટશે માટે એ ભાવ કરવા અત્યારે ઘણા માણસ કર્મ પછી કર્મપુષ ની બધું જૈન ધર્મ નું આખું મય સત્વ ઉડી ગયું કહેવાની મતલબ એમ છે અર્થઘટન ઊંધો કરે છે એટલા માટે દુખી છે એમ આપ પોતે એ થઈ ગયા બધા બિલકુલ જ્ઞાતા દસતા જ્ઞાતા કોના અધિકાર છે એક જ્ઞાની અધિકાર છે પણ જ્ઞાની હોય દે એ તો પાછળ કઈક પાછો બધા ફરે આગળ ના ફરે તો જ્ઞાની ને છૂટવું પડે આ જ્ઞાની ના થાય છે આ બે ભાવ છૂટી ગયા બધા ભાવ બગડી ગયા પેલા ભાવની શુદ્ધિ માટે આપડે હવાનું છે તે મદદ કરવી જોઈએ સામુ દાજી તો આપડે મદદ કરવા માટે આપડા ભાવ શુદ્ધિ માટે છે ભાવ સુધી ના થઈ જશે બેને કે છે કે એ વખતે ભાવ જે આવે તે બોલવું જે દાખતા હોય એને આપડે ખાર્યા પાણી ખાંચું પણ એ વખતે કરુણા નો જે ભાવ આવે એ જુદી જાત નો ભાવ છે અને આ ભાવ એ જુદી જાત નો છે એ બે જુદી જુદા ભાવે બને જુદા જુદા ભાવ આવે ને કરુણા ભાવ હોય તો પછી કર્મ ખપાઈ જાય ને કર્મ કર્મ ખપાઈ જાય ને કરુણા ભાવ હોય તો કરુણા ભાવ હોય તો કર્મ ખપાય ને દે પચાસ થી બેઠા હોય ચંદન નથી થાય આવી થાય ગમે તે પરિસ્થિતિ ન થાય તો કૃપા સમજે ગમે તેની વાત સમજે ક્યારે મો થાય ને ક્યારે તો પામે વસ્તુ પ્રસંગ એક કલાક છે નો કરતો બહુ થઈ ગયું अगर मार रोको बोले ससंद रोकवे घना बाका आचार्य <सथ> निम <नहीं> से પોતે બાકાત રેસ વાત રજૂઆત રોગ ગયો નહિ રોગ વધ્યો અને ચાર થવાની તૈયારી થઈ રાતું થોડું વધારવાનું કાંક ફળ આપે એટલે હોય ને આત્માથી ક્યાંથી લાગે એટલે આત્મા આવે પણ બેન કેવાય આત્માથી ક્યારે સવાય આત્મા પ્રાપ્ત હોય દેહાતું ધર્મે દેહા દેહાત ને માટે કરે દેહાતું આત્મા એ કઈ દારૂખાના ચીજ નહી બીજી બધી દારૂખાના ચીજ મળે બધી પોતાની મે ન મા બેન પૂછે છે ત્યારથી આત્મા આત્મા ત્યારથી કહેવાય કસાઈ ની મંદતા થઈ નથી ત્યાં આત્મા કચાય ને કચાયા થી છે આ માન વધારવા કે લોગ વધારવા કઈ પણ કઈ સુખ વધારવાની મેળાય પાછું જઈએ તો કસાય રહીત રહીત નથી બીજો રસ્તો નથી પોતાની મેળે થવાય નઈ કાંઈ પણ એ ભાઈ ઘણા કાય તો કસાય રહીત થયેલા હોય રસ્તો સરળ નથી આ કે મુક્ત પુરુષ પણ મુક્તિ આપે નહી મુક્તિ અને કસાય રહીત થાય તો દારોબરે કલાક પણ જો કસાય ઘેર ઘેર થાય તો જાણું કન્યા દર્શન આવવાનું છે એક કલાક પણ કસાય રહીત થાય નહી માણસ અને છે ત્યાં કસાય બેનારથી સો ટકા આપે આપે કહ્યું કે મને ખબર નથી એમને ખબર નથી હું તો સો ટકા આપનાર આત્મા છે આત્મા માટે જ હશે પણ દાદા વ્યવહાર બધું કામ કરતા હોય છોકરા માટે આમ કરે બીજા માટે આમ કરે આમ કરવા આ બધું કયા અર્થે મારે કરવું પડે છે બધી ક્રિયા દેહ ને માટે હતી તેને બદલે બધી ક્રિયા આત્મા થઈ ગઈ એટલે એની જ ક્રિયા ક્રિયા તેને તેના રોજ हिम्मत भिमत करे हिम्मत भाई बरबार કરે તો આત્માથી કેવાય બરોબર છે ના પણ અમે જે દવા આપી છે ને તે આધારે આત્માથી જ છે જુદા પડીને કરે કે ના કરે આ તો કોઈ બહુ બહુ બહુ વાત એવી વાત છે કે જે સમજાય ને એવી વાત છે જગત ને પોસાય યા પોસાય પણ હું કઈ પણ કરતો નથી તે નિરંતર ભાવ રહે તો કેવળ દર્શનગ્રસ્ત થાય એ જ આપ છો ને એવી જ વાત કરો છો ને એવી વાત તમારા ચશ્મા વાળા જોડે અમારી વાત તમને ચશ્મા રહી જ જોઈએ અમારે શું કરું એ ભાવ નિરંતર એમને વધતો હોવો જોઈએ ને એ ભાવ મંજુબેન ની દેસા બધા પ્રશ્નો સમય જાય મારી પાસે પડે એના પ્રશ્નો ગયા સમય જાય મારી પાસે પ્રશ્નો રહે સાચું વાત સાચુંマーケ સતીભાઈ ને પણ দাদা વ્યવારમાં અમારે ખરું જો મેનેજર સારો મળ્યો હોય ને તો સેટ ને ફીટ સેટ આવી શકે અહીંયા બેસી શકે સેવાઈ તું મેનેજર સાબ જો આજા વારંસ પાસે એટલે જિલ્લામાં એક વર્ષ ઓર запаને કા લેવું ગોંધી કલર પછી અજ્ઞાન થી ચાલવાનું આત્વ છે ત્યાં સમજી આવી લોકો ફસાવે લોકો બાસાવે ફસાયજ કરે છે એક જ કલ એક જ એક જ કલાકવાળા જુહુ કરશે તૈયાર થઈ જાય ને છોકરાઓ જે અત્યારે આપે છે ને પંડિતો આપડે તો જ્ઞાન લેવા એક અક્ષરે સમજતા નથી મારે વધવું પડે છે ધર્મ ના અક્ષર આવડતું નથી મહારાજ ને શું કા ભણાવતા પછી મહારાજ શું ભણ્યા ચાલે હિન્દુસ્તાન હવે કેમ ચાલે સંસ્કૃત અને ખાલી સંસ્કૃત અને સંસ્કૃત અને પંડિત થઈ બેઠે પંડિત થઈ બેઠા હોય પંડિતો ને કારણ કે ભાઈ પૈસા ભલે બીજો ધંધો હોય એટલે નથી કરવું પડે એટલે પૈસા થી ભાડું થી બધું સ્કૂલો માં કશું કોઈ શીખ્યા નથી શબ્દ શીખવાડે દાદાજી આપના મટલા બધા મહારાજ નથી સમજતા મિત્રો ભણેરા મહારાજ જાણતા નથી થોડું ઢોકડો ઢોકડે છે જો આપડે વિજ્ઞાન એક બાજુ એવું શું દાદાજી ની આપતા વાણી ના આપતા સૂત્ર ના અમુક શ્લોકો હોય પછી આ પુસ્તકો હોય તો કોઈ આવીને એમ કે કલાક બેસે એને થાય કેવીનતા એના કરતા આપડે ઘેર સારું સુતા હા આપમાન જીવન અમે શું છે એમાં શું થાય આ બધું રૂપિયા હોય તો કે રૂપિયા થાય ને રૂપિયા કઈ અશાંતિ મેં શાંતિ